જે ખાધું જ છે નહી આ રાતનો અપવાસ છે તો શું ગી ના એનો સ્વભાવ છે ને સ્વભાવ છોડે જો જીવ સ્વભાવ છોડે તો મોક્ષ જાય એનો જીવ સ્વભાવ છોડે અને આત્મ સ્વભાવ મરે તો મોક્ષ જાય જીવ સ્વભાવ છોડે ત્યાં સુધી ના છોડે ને જ્ઞાની પૂરું જ્ઞાન આપે ત્યાં સુધી છોડે નહી પછી ડાયી છે ના થાય તમે કોઈ ડાયું થયેલું જોયું છે દુનિયા નું પુન્ય કે અંગ્રેજી મારા પીઢી નીકળતું નથી એ દુનિયાની કઈ કચા છે લેસ્ટ ને એટલે એક ચાર મહિનામાં તો લાખો નહીં મંદિર બાંધવાનું ના થયું હોત તો મહાત્માઓના પુણ્ય ના જાગ્યું હોત આ તો મહાત્મા પુણ્ય જાગ્યું છે આ બધા શીખ્યા થી આમાં સીમત સામાન્ય કેટલા ત્રણ વાગ્યા નોકરી કરવા પડશે ન પડ્યું હોય હું ઠેર ચિંતા કર્યા કરેટ પર ચિંતા કરતો જવાબ જતી ચાલો તારું જીવન શું દેખવાનું સારી માલિકી ના જગત માં કોઈને ડખલ ન આપડે ડખલ ને જોવાનું સારી માલિકી ના જગત માં તું ચિંતા કરે ઉપરી ઉપરી કયા કરો છો ભગવાન ઉપરી વળી શું કઈ બહાર એવો ભગવાન હોતો છે તો તૈયાર થાય કોઈ હું આ બધા બુદ્ધિ વાળું એવું કઉા બુદ્ધિશાળી હતી જે મોટા બુદ્ધિશાળી બરાબર દૂધ ધાની કઈ દૂધ ખાયા ખાય કરવાથી ધૂલ જતી રેતી ખંખેર વાત લોકો દાદા આટલો બધો થયો જતા ના જતા રેતા અમદાવાદ માં તું કેવા જતો હતો કોઈ બાપા ઉપરી નથી કઈ બાપો ઉપરી ઉપર કોઈ બાપા નથી એમ કહ્યું નઈ પણ મોટા વકીલ હતા ના દોડતા દોડવા મળ્યું બાપુ આપણે હડવા મળ્યું બે પાછા દોડાયેલા ના હવે ખેંચતા ખેચ કરવા માર્યા પછી મેં બીજા બે હજાર જેકલ્યા નિકાર બોલા પાછા દાદા તમને વિનંતી કરે છે પાછા તમે આટલા બધા મોટા થઈને વિનંતી કરી અમે વટે નહીં ઘટેડો તો કેવું કરે બાર લાખ વિનંતી કરું ગોઠવાડો નથી કે ભાઈ એનું શું બોલવાનો અધિકાર જ નથી હું તો મારું નુકસાન થઈ સુધારવા તૈયાર પછી કયું ક્યાંથી દાદાજી આવું ખોટું નહીં લાગે પેલું એ તમને એસાસ તમને લાગે આમને જોયા જાય ખુદાકુદ કરે તો હશે સાયકો ચેક થઈ ગયેલી બાપુ બે ઘરેસ્ટ કહેજો બાપડા કેવા બધા કેવાની ચિંતા કરતો નઈ ને તમે આર્ય પ્રજા આવું મારી નથી લોકો માં જીવન જીવવાનું દિવેલીયા મોજ એવા અહિયાં ફરે છે જીવન જીવવા એ લોકોને જીવન જીવવાની ગુમાવી ગુમાવી બેઠા છે એનું શું અમેરિકામાં ડોલર મળ્યા પણ જીવન જીવવાની કુમારી ગુમાવી બેઠા છે એટલું મનમાં રહેવું છે ને મારી કમાણી કોણ છે ને એની કમાણી પણ નથીલ બેડ લાઈન થઈ ગયા છે પણ મોકલે છે એ તો ભગવાન નવરો સાચો મોકલા રેવા વાળા મોકલે છે તમેજ હું કરે એ તારી ક્રિયા જે છે પુણે રોકડી ક્રિયા એ પુણે તને સપ્લાય કરે છે ભૂપેન્દ્રભાઈ અને પાપ સુખ આપવું તો પુણ્ય બંધાય અને પાપ આપવું દુઃખ બંધાયું પાપ બંધાય હોય શકે નહીં ખુલ્લે અહંકાર બિલકુલ છે તો તને એમ લાગશે કે દાદા નો બોલે ત્યાં નથી બોલતો ટેપ રેકોર્ડ બોલે ઓરિજિનલ ટેપ રેકોર્ડ ના મા પેલા તમને ચિંતા તમે કરતા હતા શું ચિંતા ચિંતા કરી સત્તા કરતો પણ કેવી ચિંતા અંબાલાલ ધંધા બંધા ની જે ખોટ ગયા કુમારી ની ચિંતા કે પટલ ભાઈ ની ચિંતા તે ક્યારે સમજયું ક્યાં જ્ઞાન થયું સમજાયું ચિંતા કઈ લોક અંબા ભાઈ કેતા ચાર છક્ષર કઈ અંબાક્ષર કઈ ખોટો છે